मेरी सरना हो मैं आपके पास खोलूंगा या मेरे शर्ण मात्र में आ जाने के पास भूल जाएंगे मैं मुक्ति आपको कर ला या कर लूंगा इस बात को कोई भी आज का भुद्धिशाली आदमी या कोई भी अपने को जैन मानने वाला आदमी नहीं मानता उस बात को नहीं कर सकता में अगर आप कर्मोनी निर्जना करो तो कर्म तो अवश्य महाराष्ट्र नेास्त्र भगवान कहू એમનું કહેલું સમજો કોણ એમની વાત ને સમજો પણ એમને કહું તો તજન થતું છે શિવશિંગ ખોટું કહ્યું નથી અત્યાર મોક્ષ મળે કોઈ કર્મ લઈ શકે નહી પાપ કર્યું છે કે આત્મા જાણો કે શું કે આત્મા જાણો એટલે કર્મ ને નિર્જાત થઈ જશે કે નિર્જા તમારે કરવાની આત્મા જાણો અને જેને ભૌતિક સુખો નો લાલચ છે જેને કહ્યું કે તમે આ ક્રિયા કર્યા કરો સમજ હોય ને જપ કરો તપ કરો એ બધા જાત જાત ક્રિયાઓ કરો અને જેને મોક્ષે જવું હોય તેને આત્મા જાણો આ બે માર્ગ બતાને પેલો ટોપ હોય ભૌતિક આત્મા જાણવા માટે શું કહ્યું કે આત્મા પુરુષ પાસે ભેદ પુરુષ પાસે જાઓ આત્મા જાણ થી વખતે આત્મા જાણવા જાઓ નહિ તે જ્ઞાન જ તમારા પાપો ભાઈ જાય શું થાય પાપો બચવું ના થાય જ્ઞાન થાય શું થાય બરાબર હા સમજ આવે ને એટલે જ્ઞાની પૂર પાપ થાય એટલે હા બે માર્ગ નો કયો માર્ગ તમને પસંદ છે તમે લઈ જાઓ અને હું તો કહું છું હમળે જ લઈ જાવ ગેસ બેંક માં તમારે માનવાનું સવાલ ક્યાં છે રે શું અને માનવાની શક્તિ ક્યાં છે તમને પૂછ્યું કોણ શું કેશો તમે તમે જાતે સોન થઈ ગયો એટલે જેતરો કમ સુધી પાણી તમે પાણ છો જાણો ત્યાં પછી દુનિયા બંધ થઈ જશે ત્યાં કર્મ બંધ થતા જશે શું કરે જે દુનિયા કરાશે એટલે કર્મ કરતા હોય કરતા હો તો આપડે ધર્મ અથવા તો સરુતિ કરીયે પણ મોક્ષી ખરી આપી કૃષ્ણ ભગવાને કહ્યું છે ગીતા માં કે તમે કર્મ કરે જાઓ પણ ફળ ઈચ્છા રાખતા નઈ તો આપડે ઈચ્છા વાળા હતા ફળ ની કૃષ્ણ ભગવાન પોતે ફળ ઈચ્છા વાળા બરોબર ને એટલે વાત શું કહેવા માંગે એ તમને નહી સમજ પડે એ શું કહેવા માંગે તે વસ્તુ છે શું કે સમજાવો ભગવાને કહ્યું કે આ પાંચે સાધુ ને વાંધો ભાઈ તાર ભાઈ નો પારો ઉતર્યો શું ઉતર્યું પારો ઉતારવા માટે તો એને છે નિષ્કામ એ જુદી વસ્તુ છે ભગવાન કૃષ્ણ ભગવાન કહેવા માંગે છે અને આપણા લોકો આપણા સાધુઓ નિષ્કામ કરવા છે આત્મજ્ઞાની કરી શકે તમને આત્મા પ્રાપ્ત થયા પછી નિષ્કામ કરવું થાય તમે જોયું ને તમે સમજો ને પછી તમારે કોઈ કામના રે ની સંસ્થાની સંસ્થા નીકળવા લાળો રહ્યો એટલે નિષ્કામ કામ કરાય તમે ભગવાન જુદી વાત કરશે કોણ કૃષ્ણ ભગવાન આજે સમજા નઈ જઈને કેટલાક લોકો આમાં ના ભોળાય આરતી ચોવીસ ના તીર્થંકર થાય છે આરતી ચોવીસ ના તીર્થંકર થાય કે દેવકી છે બળદેવી તીર્શંકર છે અમે તો સંસારીતને સંસારી કોઈ બીજી કોઈ જાત જોયેલી સાધુ સાધુઓ જોયેલા સાધુઓ જોયેલા સાધુ અને સાધુ સાધુ એટલે સંસારી કેવાય સંસારી બે જાતના જીવ એટલે સંસારી માં ગ્રહણ કરતો હોય સંસારી ગ્રહતી હોય તે જીવ અને ત્યાગી હોય તે જીવ બંને જીવ વચ્ચે એમાં सारी त्यागी शा ते संसारो ना सहन त्यादी कदम पर आधार અને ત્યાં જાવ છો એટલે કસરત થાય ત્યાગીરો છે ને એ કસરત છે તે કસરત થી મનોબલ ઉત્પન્ન થાયબંધ કરવા પડી જાય છે એમ કરતા કરતા ભગવાન એ છે ભગવાન લગ્ન કર્યું નથી કર્યું એવું છે આ ત્યાગીઓના ત્યાગીઓ નથી હોતા આ ત્યાગીઓ બધા જન્મે છે તમે ત્યાગ લઈને જ છો આવું ચાલશે તો કેવો હોય કેવો હોય ઓછી જ મોકલાવો કરો ગ્રહિ હું છું તમે ક્યાં ગ્રિ છું છતાં વિતરાતરાગ એને વિધી એવું કેવાની દરરોજ એમને વિધિ કરવાની ઘરમાં બહાર બહાર લડી ના આવે પણ ઘર માં લડવા જ ના આવે બહાર લડી આવે આવે પણ પોલીસ વાળા જોડવાની હિંમત ક્યાંથી આવેલી એવું કહેવત છે કે કુંભાર ની એવું છે આ ઘરમાં લડે ને એ બાયલા છે હું ચાલીસ વર્ષથી કદાચ ઘડ્યો ઘરમાં લડ્યો નથી એ તો એ પોતાના ઘરના માણસો ઘીરે બધેલા છે શું ક્યાં ક્યાં કેમ આવું વર્ણન શું સારું છે શું સારું નથી હવે ત્યાં આગળ જન્મ થયા અને લોકોએ કહ્યું કે આ તો પૈસા ના ભણ્યા કર્યા નસી માં આવડ્યું નહીંક નાપાસ થઈ ગયો નાપાસ થયો એવું બધું મગજ તો બઉ સારું હતું પણ ભાઈએ કહ્યું કે શુબો બનાવો છે મારે વિરાજ બગડો મેટ્રિક પાસ થઈ જાય શુબો બનાવવાની વાત કરતા હતા એટલે મને એમ લાગ્યું કે શુબો બનાવશે તો મારી ઉપર સરદુઓ આવશે તો મને તરીકે મારે જોઈએ ને માં મારે ભગવાને ઉપરી રાખે તેર વર્ષ નો હતો તેને ભગવાન મારે ઉપરી જોઈએ નઈ આ મારે ભગવાન જોડે શું ઝઘડો નહીં બીજા ઉપરી હું શું કરું કામ નહીં આવે તેને ઉપરી મારે એટલે પછી ભણતી વખતે મને કહે શુભો થાય મારે શુભો નતો થયો એટલે લાભાશ થાય પછી સામાન પાર કરવા નું કલ્યાણ કરવાનું નિમિત્ત લઈ ને આવ્યો હતો અને કલ્યાણ થવાનું છે પણ પિસ્તાળીસ ટકા કોંકરા થયા છે અને કેવાય છે આપડે કહીએ જ્યાં ગુણ છે ત્યાં ઘઉં ની અત્યારે પણ વ્યવહાર માં ઘઉં ની જ કેવાય કે શું કે માણસો ને માણસ કેવાય છે આ બધા ભેગા થયા છે ઘઉં કાંકરા બે જુદા પાડિયા કાંકરા મટી માં ભરી જશે અને ઘઉં માં મળી જશે એટલે વસ્તી અડધી થઈ જશે ત્યાર પછી દીવડવા આવશે ધર્મ તો મૂળ પર આવી જશે બધા ધર્મ કરી આવું ના ચાલે હોય ને ત્યાંથી તે ચાર વર્ષની શું શું કાર્ય કર્યા તે બધું લેખી આપે અને આ પુરુષો મને લેખી આપે પછી એને હું ધોઈ આલો પાપ હવે ધોઈ આપીને જવા કરી આપો અને પછી એને કઉ મહિના સુધી વાંચી ને પછી બારી છે આ બધી સ્ત્રીઓ બાર હોય તો ચાલી વર્ષી લઘીલા બધું પુરુષો પણ લગેલાવે અને કેટલી સ્ત્રીઓ હાર વર્ષીઓ પુરુષો છે જેને નિરંતર ચોવીસે એટલે ભય ના લાગે ને બહેનો ભય લાગે દાદા હાજર છે સંસારી દુઃખો થી કંટાળી ગયા છે એ દુઃખ ને દુઃખ કેસારી દુઃખ એક અને નિર્વાણ બીજી મુક્તિ જય દાદા ભગવાન રાત્રે સમજયા ઘર આોપડવાની દવા કરવી હોય ને કોનો ચોપડવા દુખી મુક્ત થાવ તો લોકો નું કલ્યાણ કરી શકશો નહીં તો તમે દુઃખ્યા બીજા આ તો ત્યાં રોજે થાય છે ને ચાલુ રાખવા તમને પૂછે છે સમજે તમને બધા એ તો ખરાબ થવા જ જોઈએ એ તો ખરાબ થવા જ જોઈએ હા એનું નિવારણ ના થાય ને સાથી સંસાર બો રહ્યો છે વિચારો કે છે આટ ધ્યાન શૌદ ધ્યાન બધા ધર્મ અરે જો વિતરાગો ના માર્ગ માં પણ આતો હોય તો સાધુબંધ હોય પણ આ તો કારખાના કાઢ્યા છે ગોડાઉન માં કેમ ભાઈ ફોડી મોકલતા માલ છે ને બધે જવાનું માર મારી તો એના થાય રૂપિયા શું વિતરાગો કોટ છે જે અનંત શક્તિ ના ધણી ત્યાં ત્યાં નહીં ખોટ થાય બાકી શક્તિ ખોળવા દો છો વિટામિન માંથી શક્તિ ખોળવા દે અનંત નિરંતર આગ્રા પર વાંચવા કરી નિરંતર આગ્રા નિરંતર ચોવીસે કલાક આગળ વાત પુસ્તકો બે લાખ કરે છે કારણ કે આપતો આપણી આપતો પુરુષ ની બોલે ફ્રી વાણી એને જેવો મારી સગાઈ નથી સંગરોબન જેવો ના મારી શકે બેન ફેચો ના લે કે કે અમુજે ટીડી કેમ કરી લેતા તા દબાવતી રે એક પૈસે તો સગો વે છે આ તો ધ્યાન ન આવે જતી રહે જલ્દી સો વેચાય ની કિંમત તરીકે ની કિંમત ને કયા માર્ગ ને માણસો અને અન્ય મત એ બધા મતો છે શું છે વિતરાગો નો મત માં કોઈ મત વિતરાગ અને ત્યાં મત છે ત્યાં મતા આપણો શું મન છે કૃષ્ણ ભગવાન શ્રીસંગ થવાના છે એમને વંદન કરવું તે પાપ છે એવું કેનારા પુલિસ પુરીમાહ દે વાત કરી દીધા થાય માન્યતા માન દે પુરીમાહ દે વાત કરી દીધી મુછા તીર્ંગા ધાયા તે વેલો વેલો દર્શન કરવા દે શું કહ્યું બરાબર આપની દોલસાને શીખને કરીને કો પ્રતિમા છે એ તો છે એ અમુક લોકો એ માન મૂચે કે આપ આપની દીના દે આપ બોલી દો અરે અને પાટી માને છે અને તેનો પુત્ર બહાર છે દક્ષિણ માં તેને ભગવાન પૂજા કરે છે આ બંને રાવણ ના માં અને કૃષ્ણ ના માં ફેર નહી ગણવો છે આપડો રામ ને રામ ને રામ સ્થાપન કરવા માટે આ લોકો એક પાટી ને છે રામ ને પૂજા પૂજાવા માટે બીજા ને રોજ રસી ખાલી છે પણ છે રાવણ એ તલાકાચક્રી કહેવાય કૃષ્ણ ભગવાન ને અર્ધચક્રી કહેવાય ને એ અર્ધચક્રી કહેવાય સમજે રામ પણ એવી રીતે છે રામ પણ એવી રીતે છે રામે રામે રામે રામ તો મથે ગયા રામ મથે ગયા પણ કૃષ્ણ ભગવાન રાજા થવાના ભાઈ પૂછેલ બે કુ ગતિવાય બીજા કોઈ નિર્વાણ ના કહેવાય આપડે લોકો સારા શબ્દો ઉચ્ચારે કોઈના માટે બોલાય પણ કોઈ બી જરા કે ભાઈ શબ્દ જરા સારો જ વપરાય મરવાનું નહિ કે સારા શબ્દો એ કેવું મહારાજ ને કહ્યું કે આ દાદા આ વાત કરે છે તો અમને તો માનવામાં આવે તો અમારે શું કરવું દાદા ની વાત સાંભળછો નહીં કે લોક નું કલ્યાણ નહીં થાય એમાં શું કયું લોક નું કલ્યાણ જયારે લોકો મન માંથી ખ્યાલ આવશે કે ખરી વાત આ છે અને જયારે પારા ઉતરશે પારા પારો પારો ઠી ડાઉન ગભરા ગરબો લેવા પણ આ પારો ઉતરશે તારે તારે પડશે પણ વિશ્વાસ ગરમ કલ્યાણ છે બીજી ના હોય અમારા પોતા પણ ના હોય એટલે અમને પોટલા ની પેટ લઈ જાય રાજસ્થાન માં પોટલા ની પેટ પાછળ આવે તમે પોતાની બેનત કરે અમે ભોગ્યા વગર રહીએ ની દરેક ઉદયકર નું રહે બઉ ડાક્ટર આ સેવા કરું સેવા કરું મને સેવાનો લાભ કરે પણ મને બારે ઉદયકર મારે જતા હોય ને ભગ્ય જુતો છે કારણ કે તમે એવો શોધ વે છે શું થયું અહંકાર કર્યો એવું ના કરજો તમે આથી વાત ખોટી ના હોય આજે વાત તો હું જઈ નહીં ભગવ જે કયું નિદ્રા થાય તમને સમજાવો કે પાર રૂપે હોય વરાળ રૂપે હોય વરાળ વ્યવસ્થા કર્મ હોય તે નિદા થઈ જાય પાણી રૂપે હોય તો તે નીચા કરવી શું કામ છે આખા તરીકે પ્લોટ નથી આ દેહ નો માલિક નથી માલિક નથી તો આખા બ્રહ્માડ નો માલિક છે પાંચ હજાર રાખી બધા મૂકી દેખી અમારા પૈસા નો કપડા લતા આવા જવાનું ઘડું નાળું અને ત્યાગી ગઈ કોઈ ચીજ ના માલિક નઈ અમે ત્યાગી ત્યાગી ગ્રાઉન્ડ જોયું બીજું ત્યાગવાનું છે ત્યાગી ગ્રસ્તી ત્યાગવાનું શું છે વસ્તુ ત્યાગવાની ભગવાન ના ગઈ છે છોકરી હતી શું કે છે વસ્તુ નો ચગ કરવાનો નથી મૂર્થાનો ચેક કરી કે ને મમતા ના રે ઘરમાં રે મમતા અમને આ જ્ઞાન નથી થયું નથી ભગવાન કોણ આ દુનિયામાં કોઈ પણ પ્રમાણ થાય છે કોઈ પણ પ્રમાણે એની પણ મનતા નથી ત્યારે કોઈ પણ પ્રમાણ ની મકાતા નો દોડો ના ત્યારે કાગો પર છે એટલે મમતા ઓછી પણ માન ની ગરતી વધારે ભારે જગત ની કલ્યાણ કરવાની સત્તા અમારા હાથમાં આવી છે શું છે માલિક નું શું શું છે તમારો સામાન મોટા સીમન થઇ જાય ને બધા એટલે તમારો સામાન આપી દો સાડી વાળો એ કહેવાય પુનારો છે પુનઃ એટલે સોજ આ લોકો કેમ થાય છે એક દાડો મને રજા નથી આવતા એક દાડો એક કલાક નઈ રજા નઈ દિવાળી હજુ હા કવિ યાદ વચ્ચે નઈ નઈ અને જૈના મહારાજ આયા હતા એમને કલાક જૈના મહારાજ સાહેબ કે સ્થાનક વાસી હોય ઢેરાવ હોય તમારી ભેજ ના હોય કે શું સમજાવો હા મમતા રેની હા હું ને મારું બે છે અને તમે આત્મા થયા મારું નઈ હોય શું આત્મા થયા પછી મમતા ના હોય કે આત્મા નઈ ગુણોમાં મમતા હોય ક્યાં હોય હું એક કલાક માં તમને અહંકાર રહી કરી આપું માય કોને છો સમજાવો માય માય કોને કેવાય સમજાવો છો આ જવાથી સોહન માય છે સે લોભની લોટિયા લો અત્યારે પચાસ લાખ ની પાટી ગણાવજો તો તમને 40 લાખ ભોજ જાય એટલે કહ્યું જ્ઞાની પુરુષ ના એ મોક્ષ આપે જ્ઞાની પુરુષ મોક્ષ દાતા પુરુષ હોય મોક્ષ દાન આપવા આવેલા હોય એવા જ્ઞાની પુરુષ જ્ઞાની મે ની તન મન ને સેવા કરવી તન કરીએ પણ એમને ધન ની થી જરૂર છે કારણ કે ધન તો લેતા જ નથી કે એમને જરૂરિયાત નથી તારી લોભની વાંચ કોણ તો તને કે ભગવાન જગ્યાએ નાખી છે પચાસ હજાર કે પાંચ લાખ તો એના કયા દિન નાખી દે છે તારે ભગવાન નું પ્રતિનિધત્વ મળે કઈ કઈ પ્રકારની કિર્તિ ની ભીખ માન ની ભીખ પૈસા ની લક્ષ્મી ની ભીખ સોના ની ભીખ સ્ત્રીઓની ભીખ સ્ત્રીઓ વિચાર પણ ના હોય એમને કોઈ પણ પ્રકારની આ દેહ નીક નહી દેહ ની માર્ગી પણ નહિ પછી ભગવાન નું પ્રતિનિધિત્વ મળે શું મળે ભગવાન નથી ભગવાન એમ મને સમજાવ્યું કે મારી ભૂલ એક ના હોય અમારી એટલી બધી જાગૃતિ હોય ને એક ભૂલ ના થાય મને છતાંય એ ભૂલ આ જે આવે છે ને એટલે પછી હું શું કરું દાદા ભગવાન એટલે અહંકાર મમતા કાઢવા માટે કાઢી બોલાય એટલે જુદી આ વિચાર જુદી જાત નો છે ભરતરાજ ભરત જંગ રાજ કરતા સંસારમાં જતા મોત I smile really, I don't have that idea. I'm going to give it a few minutes. You need my instructions. Yes. You see, you're not going. I'm going to show you how you're going. I'm going to show you how you're going. I'm going to show you how you're going. I'm not going to show you how you're going. para la calidad de vida જુદા વધારે હા જય તબિયત સારી છે ઊંઘ વધારે આવે છે એમાં સુધી વખત પેલા જે ખોરાક લીધો હોય એ વધારે ખોરાક લીધો હોય તો ઊંઘ વધારે આવે જ છે પણ એના સિવાય બીજા કયા કારણો જવાબદાર છે ઊંઘ વધારે આવવાના ઊંઘ ઊંઘ પછી વધારે આવે એવું ભાવના કર કે સારી છે એવું ભાવના કરે એટલે વધારે આવે ખરાબ છે તો વધી આવે જરૂર કામ કરે નિશ્ચય આપડે એમ કહ્યું ખરાબ છે ખરાબ છે ખરાબ છે એમ કહે તો ચાલે એટલે શરીર દુખે તારે શરીર દુખે એના માટે ગયું તું ને કે હું ગયા પડે પડે થઈ